સ્વામિનારાયણ ગુરુકુ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક ધર્મ સ્વામી નું મંગળ બે હજાર એકતાલીસ ના પોષ વસમ ને તારીખ સોળ એક ગરડા પ્રથમ પ્રકરણ તમે તો જાણો છો ને આ ક્યારે નીકળી નથી ગુણ ઐશ્વર્ય અત્યારે એ નીચે સરવાળો મૂકેચો છે ખોટો છે એ કેમ ખબર પડે નવરી ભાંગે હા નવડી ભાંગે એમાં જો હરખું ના આવે તો જાણે તમે ભૂલ છે બાબત સરવાળો જે એમ ભગવાન ને સમજવા હોય તો આ છોવાના સમજવા દે પેલો એ વિના ભગવાન ભગવાન ભગવાન ભગવાન સમજ્યા છે એટલે સમજણ છે એ ભૂલ ભરેલી છે પણ એ બધા ક્યાંથી તમે દઈ એ તમારી દુકાન પેલા બેહો ખાવ દેવો આવો જ આવું ઘેરે લઈ જાય પણ દુકાન તમે ધ્યાન દોટલા આવે અમે ઘણી ફેર વિચાર કરે છે એ આ અમારે મા હમેશા આરતી કરીએ પણ જેટલા કરે એટલા હારા એમ કેવા જગત નું ડોળે એ કરતા અવડા અને એમ કરતા કરતા જ આવે પેલે દાડે કઈ કોઈ ના આવે હું આ બોલતો હોય પછી આપડે શું ગોઠો સમજી બુદ્ધિ વાળા એટલે જાણે આપડે ત્યારે ઓછું જાણીએ એમ કદી જાણવું જ નહીં યણાયમો નમ શ્રે હરે કૃષ્ણાય નમો નમ વૃદ્ધિ થાય છે તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્ર નો અવગુણ આવે છે ને પોતાના અમ જાણે છે હું સમજુ છું અને ક્રોધ તો ક્યારે મટેજ નોંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ છે એ સત્સંગ માંથી પાછો પડવાનો થયો છે અને એવો હોય અને કોઈ બરાબર જેવું દેખાય જ નહીં હું એકલો જ બરાબર જીવ પ્રાણી માત્ર નો આ સ્વભાવ હોય એટલે એ ગમે એટલો સત્સંગમાં રે ને સત્સંગ નું સુખ આવે બીજા નું ખોટ વાળું દેખાયા જ આ બરાબર નથી આ બરાબર હું એકલો ધૂંધ અધેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે અધબળેલું કાષ્ટ જાણો ને અડધું બન્યું હોય અને બીજા ને શું મોડ માણસ આવા હોય એમ જાન રાખ અધેલા કાષ્ટ બેઠે બેઠો હોય તો ધૂંધવાયા કરે ને બીડ્યું મને બધું આવડે કરે ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્ર નો અયા માં ગુણ જ આવે અને સર્વ હરિભક્ત ને સમજે અને પોતાને ન્યૂન સમજે ને આઠે આનંદ કરે એવા આપણે શુભવાસ ના વૃદ્ધિ પામી નહી અતિશય મોટક ને પામી જાય છે એવી રીતે શિવજી મહારાજ વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને હાથ પધાર્યા વચના મતન તેવી રીતે પ્રથમ પ્રકરણ નું અઠ્યાવીસ આખા વજન નો સાર કેટલો આવ્યો પોતાનો પોતાની ભૂલ દેખાયી દેખાય અને બીજાની વૃદ્ધિ દેખાય આપડે અહી બ્રહ્મસત્ર છે ને ઘણા લોકો આવે છે ગામડા ના શહેર ના બધા આવે છે ને એમાં કેટલાક ને દેખી ને ખરેખરે થાય સાવા એક તો ધંધો રોજગાર મળતો મે આવીને બેસે હું તારો આપણે દીધો હોય આપડે આપેલું ગોદણું વાપરતા હોય એનું ઘર તરીકે ન વાપરતા હોય છતાં ભાવના એવી હોય કે આપણે આ સાધન ને ત્યાર પછી સુવા બેસવામાં ના ભીડ સહન કરે આપણે કોક દીખામી વાળું હોય તો બ્રહ્મ સત્ર શરૂ થયો ત્યાંથી કાયમ આવે ને લઈએ પણ હાલ વાત પાછા આવે કાયમ નો નિમ લેવું સામે કઈક આપો કાયમ નો હું એમ કઉ કાયમ નો તો તમારા થી નભે એ દેવાય હું દઉં એ કઈ ક્યાંથી બધું આવ્યું સરખું આવે વર્ષો વર્ષ થાય બે ચાર વર્ષ એમ કયા કાયમ કાયમ એટલા માટે છે છોકરા કામ કરે આપણે આમાંથી બેન કાઢવો હશે મેલ નથી રવા દેવું કરવું એટલે એમને જોયું કે જે લીધું એ જિંદગી અને પછી દેખાય આવ્યું કે સાચો માણસ મને હવે પરવાર વાસના તોડવી ગઈ આ ઘરમાં છોકરા છ વાસના રે ઘરના માણસ બઉ હાચવે એટલે એમાં વાસના રે વાસના રે જન્મ લેવો પડે મને એમાંથી ઉદાસ થવું એવું કરો એમાંથી ઉદાસ રેવું એમાંથી કોઈ ઉદાસીનતા માગતું છે ગામડા ના માણસ આવી માગણી કરે ને ખરેખરે એને કર્યું પીવું શરૂ કર્યું નહી એના ઘડેલું રોટલો પાણી ન જોઈએ બધું કરી અરે માં અને બગડે કરાયું બગડે ખરેખર ગામના પાસે નથી હવે નાવા જાય પાણી નો ફરતા હોય ગામડામાં ખેડૂતો મકાનો હોય એમાં એક બાજુ છાપરા તો કે હારા મકાન માં રહેવું નથી પાણી લોટ રોટલો આજે ઘડી પછી પૂરું આવડે ન આવડે તો એનું કઈ નઈ અગ્નિ હટે એટલે જાય અને પછી ખવાઈ જાય તો એમ કે મારે જવું છે અને તમે ઘડ્યો હોય તો મને એમ થાય કે આ છોકરા ની ઓવે આ રોટલો ઘડી દીધો બઉ સારો છોકરા ની ઓવે ઘડ્યો તો ઈ બરાબર નતો ઈ મારે કોણ કરે એ માથા પૂરી આ તો કહું ઘડ્યું શાક હોય તો ભલે કરો પાણી નો ઘૂંટલો એટલે આ સગા સમજ ને બધા આવે ને એની આગળ છોકરા એ ફરિયાદ કરી દેવા બાપુ કરીને બેઠા અમારે શું કરવું કોઈ લગા મે કરી આ મંદિરે અહીંયા રેડું હોય તેના ચૂલા ઉપાડીને ઉકળે નાખી દીધા એના પથરું ને એ લઈને હંકેલી ને લઈ લીધું કઈ નવડી બાવડી કઈ નઈ અગિયાર વાગ્ય મંદિરે આવ્યા જ્યાં જવો તો કઈ નબળે આંડો એ નબળે કઈ એ લાગે આ તો હારું પીએ હારું પીયું કાળી માથા કુટ તો હતી ને હવે નિરાજ માળા ફેરવું છું મંદિરે અમદાવાદ તો હું રેહાણું છું કઈ કઈ નથી હું મારું કામ કરું છું એ મને કરવા નઈ ગયો હું નથી છોકરા થી રેહાણું કોઈ નથી ખાંદ પડી એમને દુઃખ લાગશે ચોખો થઈને ગયા કઈ વાસના બીજું ત્રીજું કઈ અઘરું છે આપડે સગવડ મળે એટલે ડાયા થઈને અહિયાં પણ હોય ને ક્યારે ડાપણ છે ને એ ખરું ડાપણ છે દરબાર કેવાય બધી વાત હાજી અખંડ ભજન સિવાય નહીં ક્યારે હવે બઉ નથી નીકળી શકતા તો હજી ચૂલો હળગે ગોળે હાથે ઘરે ત્યાં ઘરે ત્યાં ત્રણ ચાર ફેરા બટકા તો બટકું મૂકી જાસ માં પલાળે દૂધ માં પલાળે ખાઈ જાય દુખ નહિ એ વાત છોકરા ઘરે છોકરા હોય બધી હોય વાસના ટાળવી કઈ નાની વાત જ ભાઈ જો વાંધો એમાં હતા ને ધોળો ખેત પહેરો ચાદર હતી ને માથે ધોળી પાક બાંધી હતી ને ધોળા પુષ્પ ના હાર પહેર્યા હતા ंद स्वामी पूछू धर्म ज्ञान वैराग्य सहित बल वृद्धि तारी चार एक तो पवित्र देश का संघ नवित्र जो पवित्र देश होवित्र काम जो सत ना संघ हो क्रिया रूढ़ीज थ અને જો સિંધ જેવો ભૂંડો દેશ હોય અને ભૂંડો કાળ વર્તતો હોય ત્યાંથી આગુ પાછું ખસી નીકળવું અને સંઘ પણ પ્રભુ ભક્ત અને પંચ યુક્ત એવા જે બ્રહ્મ વેતા સાધુ તેનો કરવો તો હરિભક્ત ને પરમેશ્વર જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે એ પ્રશ્ન છે આ સત્સંગ માં આપણી નાદ ભેડી થાય તમારે જવું હોય એટલે બરાબર હલો ને આવડાવંકા છે બારે પાથરું પ્રસાદી કેવાય ખબર જ નથી કોઈ ને ખબર નથી કારણ કે લુગડા સાધુ માન્યા તમને ભગવાન ને જોગ આપ્યો છે દયા ડમરા થી બેઠા છે ક્યાં એવા ના જોગમાં હવે દયા ડમરા કેટલા રહો એનું ઈચું કર વિચાર કરવો હવે આ કયું બધી કાળે કરી ને એ કેમ ઓળખાય એની આ વાત ભગવાન ને માર્ગે જવું હોય એ કેમ ઓળખાય બરાબર ટકી રહ્યો એવું અનુભવ થાય પણ અરે કેવી રીતે ખબર પડે શું કરે એ ખબર મને ખબર પડે કે આવડવા જાળવે આવડવા નો જાળવે અમને ખબર હોય તમે બધા ડાયા ડમરા થઈ ને બે હો પણ હવું દેખાય છે આપડે એવું પગ ત્યાગ કરતા જાણી કરવું જો પેલા પેલા વિસાવેલાન સેવાદાસ સ્વામી દેવ પ્રસાદ સ્વામી હતા બીજું કોઈ હતું નહિ એકાદો હતો ત્રીજો પણ એ જોર માં હે એવું એ થી વધારે નમળે જ્ઞાન પછી ઓલી હોય હોય આપડે હોય ને છોકરી એમાં કેટલા ગામ ફરવા ગામ ગામ માં હરિમુક્તો નામ અને આ ગામ મંદિર છે ને આ ગામ મંદિર નથી એ બધી માલિકા હોય એટલે ઉતાવળ ફરવું તો ચાર જણા એટલે બબે થઈ ગયા એ હરી ભગત છોકરો ભેળો લીધો એને દુખ પડે એ બરાબર નહી અને મારે તો જોવાનું ઉમરવા બોલી નારસ ના એમાં તો અમે જશું તમે અમારો તમે હજી અભણતા હતા શહેરોમાં એટલે આ કેવાયેલા નહી ચાય ની ગમે જો કોઈ ને કંટાળા જેવો શબ્દ નતો હા એક નિર્ગુણ ના સ્વામી હતા એમ નામ ઉડકારી આપેલા એવા આવે તો મેલા છોકરા તો લાગે એ જય સ્વામિનારાયણ ભાઈ જય સ્વામિનારાયણ ખાલી છે ખાલી ઝૂંપડું હશે બાયું એકદમ વાળી ચોળી સાફ કર્યું માથે પડા નળિયા મળિયા ન હોય ગયા જ્યાં જોઈ ને જોવા દેખાણા છોકરા ને કઈ તારી આઈ ને એક છોકરા થઈને દવડી ને ખાટલો લેવા ખાટલો નાખી એની ઉપર અમારો ધાબલો નાખ્યો એમાં પોટલા મૂક્યા એક બીજો લેવું કયો એક બીજો લેવો નવા જાય આવતા હોય અને આવીને પૂજા પાઠ કરી પાછા આવે ભાગવત આનંદ ની રેતા કોઈ જરાય ઉદ્વેગ જેવી વસ્તુ નહીં જરા રોટલી કાચી હોય તો ન મજા આવે હાજ મા કઈને કરી દેવી વાંચીયે છે પણ જરા અનુભવ હોય ને જો સક્ષમ થી એક બાજુ રહી ગયા તેવું હા બધું આગળ લીધું હોય એને પોતાની ઉપર લેવું જોઈએ અને એને કરતા શીખે કઈ ખબર પડે જાણી ન જોવું ના સાંભળવું બોલવું જોવું જાણી ને આંધળા થવું આવા સ્વામી ની વાતો માં લુલા થાવું લંગડા થાવું એ બધું થાતા આવડવું જઈ જો ભગવાન ને રસ્તે જવું હોય તો અને આપડે કેટલે કેવી રીતે કરવું પડે કેવી રીતે બોલ્યો એટલે કેવી રીતે બોલાતું હશે એને પણ આને ભાગ માં જ આવ્યું નહીં અનુભવ નહીં બધા જ અનુભવ કર્યા हरिभक्त होने पूर्व नो संस्कार कृपाए कर हरिभक्त ने पुरुष प्रयत् महाराज बोल પૂર્વ ને કરીને જે સારું થાય તેને મોટું રાજ્ય મળે એવી રીતે થાય તે તો સર્વ જગતના ના આવે ત્યારે તેને તો પ્રારબ્ધ જાણવું પછી શ્રીજી મહારાજે પોતાની વાત કરી છે નહી અને તેમાં પણ દેહ રહ્યો તેને પ્રારબ્ધ કરીએ કહીએ તે શું તો અમે શ્રી પુરુષોત્તમપુરીમાં રહેતા ત્યારે કેટલાક માસ સુધી તો વાયુ ભક્ષણ કરીને રહ્યા તથા ત્રણ ચાર ગઉ વાઘ હાથી તથા અરણા પાડ તેની ભેળે ફરતા એવા એવા અનંત કઠિન ઠેકાણા તેને વિશે ફર્યા તો પણ કોઈ રીતે દેહ પડ્યો નહી આમાં બધાની વખત આવે ને જાણી લેવું કઠણ ઈ આપણા બાગ માંથી નીકળી ગયું અને છતાં લાવવું જાય જા ને લાવવું ચઢવાનો નીચે ઊંચે ચડવા માટે જાણીને મેળવવો મેળવવો પડે હું બૌ કઉ મારા વખાણ થાય એટલે બોલતો નથી અમે જાણીને કરતા જઈ ભંગાર માં ભંગાર કામ હોય તો તમે જે વાત કરો એના કરતા સારું હોય પણ છતાંય અમને એમાં તો મૂનબીન ખબર છે ત્યાં રોટલો કેમ કરો પગપાળા રોટલો કેમ કરો છે કાંઈ ન હોય ને રોટલો થઈ જાય અગ્નિ જંગલ માં તો લાક હોય બધી તાવી વેલણ બધું ભેળું લખી દે કોણ ભેદાડે હવે તપેલી જોઈએ એ નો અને આપણે વાત કરી દેશ માં એટલે જરાક અજવાળું થાય એટલે જાગવાનું થાય ચકચક થવા મિ ને આવું જોયું જ કાઢેલા પડેલા પડદો વેટેલા દે તો તૂટી જાય તૂટી જાય તો એલું માણસ માં કચરો ભરાઈ જાય એમ ભાઈ ને ખાતા ભાવે ની એટલે આમા કરી ને કોચવી ને આખી કોથળી કાઢી લે અને આજે મૂકી આવે પછી ની રાખે ખાઈ જોવાનું સ્વામી શું છે ચાર પાડીઓ હતી અમને તો આજો ખબર ન રે જાણી જાણી સહન કરવામાં આવ્યું આપડે ઓઢાઈ કેમ હારી પેઠે ટાઈડ હોય તો જ ઓઢાઈ ને કરે સગવડ કરી કેવી રીતે સહન કરે હારો આટલું કરો છો એટલા હારા ને હારો વળી જેમ પાંચ વર્ષ ના ધ્રુવજી ભગવાન ની સ્તુતિ કરવા માંડી ત્યારે વેદાધિક ના અર્થ સ્ફૂર્તિ થઈ એવી રીતે અતિશુદ્ધ ભાવે કરી ને પ્રસન્ન થયા છે ભગવાન તેની ઈચ્છા એ કરીને તથા તે ભગવાન ને વરદાને કરીને અથવા એક તો ભગવાન ના ભગવાન રાજી થાય અને એના વરદાને કરીને શુદ્ધ બુદ્ધિ થાય અને ભગવાન એકાંતિક ભક્ત હોય ઈ રાજી થાય તો એના વરદાને કરીને શુદ્ધ બુદ્ધિ એટલા માટે પૂછું પકડાઈ જાય ને દર જો આ બધા નિરાંત હું કેમ બેઠા સાંભળવા પકડે તો તેનો પુત્ર તે નરક થી મુકાયો અને વળી જેમ પાંચ વર્ષના ધ્રુવજી ભગવાન કરીને તથા તે ભગવાન ને કરીને અથવા અતિશુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા છે ભગવાન ના એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢિ બુદ્ધિ થાય તેને ભગવાન ની કૃપા જાણવી સંગ પણ ઈ આ ક્યા કરે છે પછી મેહનત થાયના તો આટકાટ ના જાત હોય ત્યારે એમાં ખેર ના કોલસા નો વધારે ભાવ હોય બાવળના એથી ઓછા જરા અને આટકાટ હાવ ઓછા હ મુંબઈ માં કોલસા મગાવતા પેલા હવે તમારે પાટલા થઈ ગયા બધા તે જ્ઞાન હતું હશે એટલે એવું વજુભાઈ હવે ન હોય ચકલી ફેરવી આ કલ્યાણ ના માર્ગ માં એટલું જ્ઞાન નથી આપણને જો તમે એનું શક કહ્યું એનું એમાં થઈ જો ભગવાન ને ઓળખો નહી કલ્યાણ ના સાધન ને ઓળખો નહી કલ્યાણ થાય કેવી રીતે ઓળખાણ માં કેટલા વાના જોઈ કેટલા વાના જો આ કાપડ બધા પહેરી ને બેઠા છે ને એમાં હાથ વણાટનું મશીન વણાટનું ખબર પડે ને નો પડે કઈમ એના કરતા મશીન નું હોય એ જરા સફાઈ વાળું વધારે હોય કે ન હોય હોય કે ન હોય કાપડ વાળા બેઠા છે એ મારું બધું જ્ઞાન અને કાપડ એની પાછી અનેક પ્રકારની ક્વોલિટી એ બધું ન જાણે તો વેપાર કેમ કરે કેમ વલ્લભભાઈ વલ્લભભાઈ ને પોળા કયું પણ એમાં પોળા હોય છેતરાઈ જાય ને તો દુખાન હાલે કેમ એક આ કલ્યાણ ની બાબતમાં કઈ જરૂર નહી એમાં નુકશાન નથી દેખાતી દેખાતી નથી કઈ માલ મના તમે સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ ઐશ્વર્ય અને પ્રતાપ છ પ્રકારે એ તપાસ થાય હવે આ કાપડ જેવો કાપડ છ પ્રકારે તપાસ વસ્તુ છ પ્રકાર એટલે નબુ હાથ માં આવે સ્વરૂપ સ્વભાવ ગુણ વિભૂતિ ઐશ્વર્ય અને પ્રતાપ જોઈ શક્ય હોય છ થી હોય ભગવાન ભગવાન હવું બોલીએ પણ એનું સ્વરૂપ શું છે એ કોઈ જાણવા માંગીએ સ્વરૂપો રૂપ જુદો અને સ્વરૂપ જુદો રૂપ ને સ્વરૂપ એક નો હોય પછી સ્વરૂપ અહિયાં જુદો સ્વરૂપ સ્વરૂપ અને રૂપ એમ કઈ પ્રકાર થયો જેને આપણે ભગવાન કહીએ છીએ એનું સ્વ એટલે પોતાનું પોતાનું શું રૂપ છે એ આપડે પેલું સમજવું જોઈએ ને આવડે શાક લેવા જાય લાંબા હોય બદલે લઈ ને આયુ હવે બદલે ન લે કારણ કે બે ના પોતાના રૂપ અલગ અલગ છે એમ ભગવાન જેને કહી કેવા છે એનું સ્વરૂપ કેવું છે આખી દુનિયા થી જુદું પડતું હોય તો ઓળખાયું હોય તો બદલાનું આવી જાય નિય ભાઈ ભગવાન કહેવાય છે એ આપડે કોઈ રીતે પૈસું નથી એટલે નિષ્કુળ આનંદ સ્વામી લખ્યો છે પરચા થી જો ભગવાન કેવાય એટલે મનુષ્ય કોઈ સમજશે નઈ એટલે પરચો ઈ છે એને પામર જાણવો જો આપણી પાસે આવડે ને તો અમે ઉદઘાટન કરવું છે આ ફલાણું છે એનું ખોટું નથી બિચારા બોલાવે એ હાચો ને પણ અમારા જેવા ને એમ દેખાય કે આને વસ્તુ ની ખબર નથી આપણો ઉપયોગ પેટ ભરવા માં કરવો છે બીજા ભાગ માંથી ન ફતેજ ફતે તો એનો અસાધારણ ઉપયોગ કેવાય હવે રોટલા તો એની બે મળે જ છે એને માટે આનો ઉપયોગ લેવો સાધુ નો બોલાવવાની એમ નથી કેતો પણ જ્ઞાન થી નથી બોલાવતા સમજણ નથી બોલાવતા હજી એને ઓળખ્યા છે જ્ઞાન જો ઓળખ્યા હોય તો એનો આમાં ઉપયોગ હોય ઘરમાં આ ચવેલી જેવા હોય અને કોઈ હીરા મોતી નર માં પીડ્યા હોય છોકરા બેઠા હોય એને કઈ બીજ બીક નહીં મોટું એટલે એ કાગડા ઉડાડવા માં વપરાય ને સાધુ સંતને કાગડા ઉડાડવા માં વાપરે વિચાર કરુક અને અસુખ એટલે કાગડા કાગડા ઉડાડવા જેવું હોય એવું એક ભગવાન નું સ્વરૂપ શું છે એનું પોતાનું સ્વરૂપ જે સ્વરૂપ એવું હોય કોઈ ની રીતે એનો ઉપયોગ કરવો જોઈએ તો સ્વરૂપ ને જાણ્યું કેવાય ભોનું રસ્થોનું મેળવો એ જીવ માં ઘટે ભગવાન માં નો ઘટે કેવળ જીવ નું સ્વરૂપ જોઈ કે જે જીવ ને કરીએ ને અને ઈશ્વર નું હૃદય જીવંત સ્વતંત્ર ઈશ્વર સર્વ કર્મ ફલ પ્રદાન ઈ આ સ્વરૂપ આ જીવ સ્વરૂપ હવે માયાનું આપણે વિચાર કરતા નથી મનન કરતા નથી એટલે ખબર નથી પડતી પીરસતા હોય અને રોટલી લાવો શોખ નોખો રોટલી ને પૂરી ઓળખતો હોય તો એક વસ્તુ એની પૂરી ઓળખાણ જયારે થાય બધી છેતરાય નઈ ક્યાંય જો આ માર્ગ માં જગત આખું છે એટલે ભગવાન થઈ ગયા ખબર સ્વરૂપ આવી જાય તો એક શબ્દ એ ગોખણ ભટ્ટી છે એટલે ગોખણ ભટ્ટી માં બોલ્યા છે ભગવાન નું સ્વરૂપ સ્વ એટલે પોતાનું જ રૂપ બીજામાં જાય છે નહી ચાંદી એને કોઈ કલય આપે એટલે ઉજળવું એના કઉ ના સ્વરૂપ હોય જીવ શું ઈશ્વર શું છે સ્વરૂપો અલગ અલગ એને જ્યાં સુધી ઓળખાતા નથી અને આપણે હમજવા બેઠી હોય ને ચપચપ કરતો બહુ બોલે ને આ સમાજ આખો એને વિદ્વાન કહે મહાપુરુષ ગયો બધા વિશેષણ તરફ મંડળે લાગવા જરાક કારણ પ્રિય જો આવ્યું એટલે બધા વિશેષણ અપાય છે કે ભગવાન જેવા કેવા હોય સ્વરૂપ અને પછી સ્વભાવ હું તો જાડુ જાડુ બોલું છું આજે કારણ કે તમારા અભ્યાસ ને તમે કેવી રીતે સમજો ભગવાન સ્વભાવ શું દરેક વસ્તુ સ્વભાવ આ છે એનાય સ્વભાવ છે આ છે સ્વભાવ ભગવાન ના સ્વભાવ શું શું કહેવાય ભનુભાઈ ભગવાન નો સ્વભાવ પામી નો કરારી રેલો સમાજ સ્વભાવ છે સ્વામી નો રે કરારી રેકો બોલો સ્વભાવ એટલે શું શરણાગત નો ઉદ્ધાર કરવો વય દેખાય છે આપડે પૂરી રાખતા નથી ભગવાન નું સ્વરૂપ છે ભગવાન નું સ્વરૂપ એ અત્યંત વિલક્ષણ કીધું છે કોઈ ની આરે મળે નઈ અત્યંત આવ્યા વિના એ બાઈ ના લુમડા દેખાયા બૈરી અરે મારો બધ્ય તારી બૈરી હોતી છે આ તો નિરાજ હોતું ગણી આવી બઉ મગજમાં ઉતારવું છે આ કઈ સાંપ્રદાયિક વાત નથી સ્વામી તટસ્થ વસ્તુ છે પણ તટસ્થો કોઈ સમજતો નથી જોશી બિલકુલ એકદમ સ્વભાવ જોઈ ખબર પલળવ પછી પેશાબ ના ખોતો હોય ભલે પાણી નાખો ભલે દૂધ નાખો ભલે ઘાસ નાખો દારૂ નાખો પલાળવું પ્રજા છે ને પલાળવી હોય એનાથી પલળવી પલાળવી ના હાલ પણ હવે ખટકો નથી ને આમાંથી ભ્રમરૂપ થાય ભણેલો ભ્રમરૂપ થાય એવું નહીં થઈ જાય આદર જોઈએ ને આદર વિના તો શું મેનેજમેન્ટ જરાક આદર કરે તો હવે આપડે બરાબર થઈ ગયા કેવી રીતે હદય હદય થી કોઈ તરશીભાઈ આ બીજી વાતે ચડી જાય અમને તો બહુ આવું દેખાય